છે ના ના નિવેદક છું એટલે સાચી વાત જાણવાનું અને આ કાગનાથી જે નથી એવું રિલિવત તો હું કોણ છું ત્યારે જ ભોન ના ભાઈ હું કોણ છું ભાઈ ત્યારે શું કરવાનું આ દાદા નહીં બોલ નથી તમને અત્યારે હું કોણ છું એટલું ભણ તો હોવું ના એરે તો દીવે દેખે પ્રાપ્ત છે દીવે કે હું કોણ તે ભાન થાય ત્યાર દીવે દેખતા કે એ તમે કઈને પ્રાપ્ત કરી તમે એ કઈને જે પ્રાપ્ત કરી હું મે મતલબ ધીસ ઇસ બટ મેં તો ર સમય એટલે राजे राजे હવે મતલબ ધીસ વાત ન કરે એને એ સંધ્યામાં કરવાથી કે શું ના પ્રાપ્ત થાય કરવાથી સંસાર થાય જાણવાની સમજવાની જરૂર છે શું છે સમજવાની જરૂર કે હું કોણ છું આ બધું શું છે કોના આધારે કરાવે છે કોણ કરાવે છે એ બધું છે કરવાનું હોય ત્યાં તો કશું ધર્મ જ નથી જ્યાં કરવાનું હોય એ તો ભૌતિક ધર્મ કેવાય કે ગાડીઓ વાડી મળે મોટરો મળે ભૌતિક સુખો મળે ત્યાં કરવાનું કરવાનું ના હોય ત્યાં ઇન્ડિપેન્ડન્ટ ધર્મ સુરત થઈ ગયું છે કેમ ના રાખે ભગવાન ની કાબુમાં નહીં કે શું કરું આ નું બેઠા કેટલું કાબુ નથી કર્યા કરે એ તો સમજે ભગવાન તો મેં અંદર છે બેઠા પણ આ બીજા સમજેલા છે આ મારા સસરા એવું હાથું બોલે મારા સસરાસરા હોય કોઈ ને હવે હવે છે દાવાસ નાડી તો એ પછી બીજા દાર વસે બીજા હેરા જણા આવી ખાતા નથી દેખાય ખાય છે એવું દેખાય અને મને દેખાય છે ખાતા જ નથી ખાતા નથી ચાલીસ પચાસ હજાર માણસ માં એ બાબત ખાતા નથી ના આહારીલા રમીલા આહારી તું જાણે કરું ખાધું ભાઈ જુદું પડી ગયું છે આત્મા જુદો પડી ગયો છે મનુષ્ય રૂપી જીવન લે પાછો જન્મ લે એક બે અવતારે બે અવતાર બે અવતાર ધકો રહ્યો ને તો તમારો જય સચિદાન દાદા ભગવાન દાદા સમજાવતા ઝઘડા કર્યા નથી પણ હું કઉ છુ પોલીસ વાળા જોડે વળી આવે છે ઘરમાં ના વળી તો ઘરમાં શું ભરવા કઈ માહિતી કેવાથી તમારે ઋષિ મુનિયા ના પુત્રો તમારા સંસ્થા થી કેટલી હોય ઘરમાં વરવા રહેવાય બઉ કઈક નલાયતો આપડે કઈ બરોબર છે બરોબર કઈ પછી ચાટી શું કઈ પછી પડઘા પાડતા આપડે કૂતરા છે એ તો એક પછી બીજું બસ ભા ભાવે ઋષિ બુનિયા ના કુતરો આર્ય પ્રજા અંગી છે આપડે ગાળો પડો ધોરો પણ ટેન્શન ઉત્પન્ન ના થાય તમને વગર ગાળો ભાઈ વાર થતી વખતે ટેન્શન હતા ભર્યા તમને તો ભાઈ મારું આપ્યું નહી ખરેખર ખરેખર મને ભાઈ નામ ખરેખર મને ભાઈ નામ તમે કહો મારી ના બોલો છો મને ભાઈ જાય મટી જાય મનુષ્ય મનુષ્ય તમે ખરેખર કોણ છો રિયલિટી કોણ છો તમે જણા હોય તમે જનુભી છે એ બોલે છે એ કોણ છે હા તો તમે આત્મા છો ને પણ તયા નથી અત્યારે આત્મા છે તમારે રિયલાઇઝ કરવું જોઈએ તમારે રિયલાઇઝ કરવું પડે કે તમે કોણ છો એ શબ્દથી ચાલે નહી એટલે સમજણ માં આવવું આપણને પ્રતિભિ થવી જોઈએ કે હું આત્મા છું એમ અત્યારે પ્રતિભિ છે જ નહીં શબ્દ નામ હોય એટલે એની પ્રતિ અનુભવ થવો જોઈએ કઈ શું એમને આત્મા થઈએ ચાલે ને એટલે આત્મા થવું જોઈએ તમારે તાર બરિયા ના થાય ચાલે અમારે સ્વ થવું છે સ્ત્રી હોય પુરુષ હોય બધા ને હું કોણ છું જાણવાનું તે પણ હિન્દુસ્તાન ના લોકો ને આવું ફોરે જાણવાનું ભાઈ પૂછે છે કે આ ભગવાન ને સાચો અને સરળ કયો કોણ પૂછો છું એક વાર ભગવાન તમે કોને કલ્પ્યા છે ક્યાં કરે છે એવું છે ભગવાન શું કરે છે આ દુનિયા માં એવું છે ને ભગવાન ને એક વાર ભગવાન કલ્પેલા છે કે સાચા જેને તપાસ નહીં કરી દેપેલા કેવાય એ તો જ્ઞાની પુરુષો પાસેથી જાણવા મળે ને હા પણ તમે જે ભગવાન માનો છો એ ભગવાને શું કર્યું છે આ દુનિયામાં એ કોઈ કલેશ ધંધો રોક્યા કે અમને દેહી રહે છે કહે છે આ કૃસ્તી સરજી છે ને આ કૃસ્તી સરજી છે ને આ કૃસ્તી એવડે સરજી છે ને એને દરાઈ છે તો બધી આવું કે વાવા જુડો કેમ રહેવાતો સુખણ કેમ થાય છે તેને કંટ્રોલ કરતા ને આંતરી પડે ને કડી મુકો એ જરૂર હશે કારણે કરતા હશે અરે જરૂર હશે માટે કરતા હશે ને હે આની જરૂર હશે એટલે જ કરતા હશે ને કોને જરૂર છે લોકો મા અત્યારે અંધાર હોય છે તેનો એક્સેપ્ટ કરી બધે દુઃખ શું એટલે કંટ્રોલ કરતા આવતો કાઢી લેતો આ ઉપર રહેતો ત્યાંથી કાઢી કરી દેતો દુનિયા એને બનાવી નથી આ લોકો ભજે જ કરે છે લોકો એને ખોટી રીતે ભજે કરે છે સાયન્ટિસ્ટ મને પૂછ્યું કે આ દુનિયા કોણે બનાવી તમને તને શું લાગે છે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટેડ અમે અબજ માસ માનીએ છીએ ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ ભાઈ ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ ફેક્ટ શું કહે તમારે વ્યૂપોન્ટથી બરાબર છે લૌકિક રીતે બરોબર છે પણ અલૌકિક વાર્ષિક ના જાણું છે ભગવાન દીવો કોઈ નવું બાપો નબરો નથી ધંધામાં આ તો વિજ્ઞાન થી તારી રીતે થાય તું એ તો ભેગા થાય થાય વિજ્ઞાન ચાલી રહ્યું છે જ્ઞાન એ બધું ભગવાન ને લઈને થતા મને કયો રે છે તમે તને શું લાગે ઉપર અમને લાગે છે તમે ઉપર ને બાપો રહે આકાશ છે બધે ફરી આવ્યો રહેશે મને કહેકનું કહેસ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વિઝિબલ ઓર ઇનવિઝિબલ હા વિઝિબલ દેખાય એટલા બધા ક્રિએટર છે પાંચ છીના દેખાય જૂના જૂના ક્રિએટર છે તો શાંતા ખોટી વાત કહેવાય શું હશે અને ખોટું ક્રિએટર માનવામાં શું હશે એક વાર કહે છે ભગવાન આ દુનિયા બનાય ત્યારે પેલા લોક શું કહે છે તો ભગવાન કોને બનાવે લોજિક વાલ શું પૂછે આ દુનિયા ભગવાન કરીએ એનો પાર જ ના આવે શું તમે લોજીક વાર પૂછે બનાવનાર ને બનાવનાર હોવો જોઈએ એ તો નિયમ હોય ને હવે ત્રીજી વાત કરું કે આ નહી આ દુનિયા જો ભગવાને બનાવી હોય તો એની દીકરી ક્યારે થઈ શકો ચાલતા નથી થાય ની દુનિયા છે અનાજિ અનંત છે કેવી રીતે અનાદી અનંત છે એટલે એટલે એવર લાસ્ટિંગ જે દુનિયા છે એમાં વિગત ની છે આ તો અજ્ઞાની લોકો એટલા માટે નથી લૌકિક રીતે પણ અલૌકી જેને વાતિક દાળવું હોય છે વાતો ભગવાન માટે બધા નથી આમ ગાડા કોઈ આ ભગવાન કોઈ આ ભગવાન કે ભગવાન માટે લોકો ગાડા થાય છે આ ભગવાન ભગવાન માટે સાચો રસ્તો કયો કયા ભગવાન સાચા ભગવાન આ બધા જે માને છે ને એ જે ભૌતિક ની લાલચો વાળા માણે છે પણ માણસ લાલચ ના હોય તમારે વાસ્તવિક સુખ જોયું ભાઈ વાસ્તવિક સુખ કેવું આ સુખ તો ભૌતિક ગળીમાં આવી કલ્પની સુખ કલ્પનિક ગળીમાં આવ્યું પછી ના આવે કરી દવા પીવા પદમ માં ટેન્શન ના થાય મારે થાય ટેન્શન એવું જાતે સુખ આવું આ મેચ જીવન લાઈફ મેચ લાઈફ લાઈફ જોડે લડે છોકરા જોડે લડે બાપ જોડે આપણે શું કેવું જોઈએ આર્ય પ્રજા આપડે કેવાય આર્ય કેવાય અને આ કેવા કેવાય અનાર્ય કેવાયના વા એ અનાર્ય અનાર્ય રહ્યા અને આપડે આર્ય અનારી થઈ ગયા શું થયું जो अनाथ अना <laughs> आप अमेरिकन प्रजा कही उठे त्याई तो कई ना मैं गबीचा दार करे दारू पी जुगार रमे बदंदा एक खोटा धंधा कर, ए बढ़ा करता होवा छता ये खाते पीते बधी रीते मोटर गाड़ियों करें सूखी दे, दे। जिस प्रजा उठे तंकड़ियोंला करे सेवा करे प्योर वेजिटेरियन और भगवानी पाचड़े खपूरी पड़े तो ये अर्धी प्रजा હજી કેમ એસી ટકા પ્રજા ભૂખે મળતી હોય એવું લાગે કપડા પહેરવાના હોય ઋષિ મુનિયો પ્રજા સુખી છે ને આપણા દેશ માં નામ લે ઘંટડીઓ વગાડે માસ્ક કશું ખાય નહી તો બધા દુઃખી કેમ બધી આ પ્રજા તો વાંચ્યા વાંચ્યા દેખાય એવું માઉસ ખાય છે વાકે એવા ગુના કરે છે પણ આપણા લોકો એટલે બધું હા ભયંકર માં ભયંકર ગુના કરતા થઈ ગયા શું અને કમાયો દસ લાખ તો કમાયો અને ખોટ ગયા આપડે કહીએ કેમ શું થયું ક્યારેક ભગવાન પૂછાય છે આવું ભયંકર આમ ના બોલ વિચારા ને આ તો આટલા ગમે તેની પાસે ને બહુ ભયંકર તેના દુઃખ છે ને આ બધા અને કેટલી બધી હરિજન આવ્યો એના આ પટેલ છે પટેલ બ્રાહ્મણભાઈ પાસે કહે કે મારે બે હે ને ચો ટકા બ્રાહ્મણ શાળા ના બધું કેટલી બધી ભયંકર ગુના કર્યા છે ગુના ભૂગ એટલે આવું ના કહું આ લોકો બિચારા બાળકો છે બગીચાર હોય ને આખ પીડી તો લો ગમે આપડા અને અમને તો અઢાર અનુવિલિયમ થયું તું બિચારો શું થાય મેં શું કહે ને અંદર બુટ થાય ને આ પીડી એ તો ગણતરી લો બહુ થી એમને ત્રણ હજાર પગાર મળતો હોય તો મહિનો હાથ પૂરું થઈ ગયો હોય બચ્ચા ખૂટ્યા ભાઈ બચ્યા વધ્યા હોય પણ આપડે તો ત્રણ હાજર ને પડી ગયા હોય એ લોકો એમને એની નથી પડ્યો એના મા બાપ ને નથી પડ્યો એમના સગા વાળા ને કોઈ નથી પડ્યો આપડે તો મા બાપ ની ચિંતા હોય છોકરા ની ચિંતા હોય બધા એમ કે અહિયાં તો કોઈ ની પડેલી ના હોય બાપ ની છોકરા આપડે ત્યાં બધા ની ચિંતા કરે બ્રાહ્મણ અમે વાણિયા પ્રાણ અમે ચરોતરના છ ભાવ ના પાટીલા હોય છે આવડાવોગા દોઢ બે ચાર ચાર છોગા તેનું દુઃખ છે ને ભાઈ જો ત્રણ હજાર મળતો પંદરસો આપડે અને બધા શોપિંગ કરવા ગઈ ને કગડાટ મળે અરે મા પેલા લોકો લાકડા તું બાપડા કેમ નહીં જતો કારણ કે આ લોકો હા લો ને લો ભેગું કરું ભેગું કરું ભેગું કરું અને ભેગું કરેલું પછી કીડીઓ ઊંડા આ કીડીઓ ભેગું કરે ને આ કીડીઓ થયું એ ચાર લગે ને ઉઠે જાય અને આપણે ખંડ દોણ કરે લઈ જાય ચા ચાપી રાખે અને પછી તો ભેગું કરે આપડે ભેગું થાય કીડીઓનું પછી ઊંડે ડે ઊંઘેડિયા ખે જાય એ જ આપણે આ ભેગું કરેલું ખાઈ જાય ખોર જેવું સારું પણ આપણું નહીં આપણે ડેવલપ છે અને ભૌતિક માં બધા ડેવલપ છે શું છે અધ્યાત્મ ખુલ્લી ડેવલપ છે આ પ્રજા તો એને મારા જેવો મળતો નથી એક કલાકમાં આપણે તો આ ભગવાન આપનાર ને તેનો હું એક કલાક બે કલાક બધા ભગવાન શું બધા આવે ને મારી પાસે એમનું ના કહી તમારું કામ કરેદભાવ કેમ કરો છો આપડે જો આત્મા માં માનતા હોય તો કોઈ પણ આત્મા હોય ગમે ત્યાં હોય અમેરિકામાં હોય ઇન્ડિયા માં હોય એક જ આવું જોઈએ સામાન્ય કહીએ કે જો આત્મા રીતે જોતા હોય તો પછી આર્ય અને ભેદા નહીં ભેગા હોય આપડા પ્રજા શું કેવાથી હિન્દુસ્થાન આર્ય પ્રજા કેવાથી આવી ભેદ નાગું હોય તો રાખો છે નાગુ ભટવ ના આવે છે મોટી ઉંમર ના ભેર આપડે છે આત્મા ની વસ્તુ છે આત્મા થયા પછી કપડા વધારે સારા પહેરવા જોઈએ આ કપડું છે તો બધા પહેરો આ કપડું તૂટી જાય બગડી જાય કે જાય મરી જાય માણસ અને આ બે કાચે પીછે છે એટલે એવી રીતે જુદું વિજ્ઞાન થી કરવાનું છે અને અનાથ મારે છે ફરી પણ કહું છું કે આપડે ભગવાન ને મેળવવા માટે અગર તો શાંતિ મેળવવા માટે કયો સાચો માર્ગ છે એ જ એક ટૂંક માં એ ટૂંકમાં એટલું જાણવું છે કે ભગવાન ને શાંતિ મેળવવા માટે કયો સાચો માર્ગ છે મારી પાસે આવજો ને બે કલાક બધું કરી આપી તમે જે માપતો આપી માર્ગ ના હું તમને બતાવી તો તમારે બતાવી દઉં તમારે જો કાયમ જોયતું હોય તમારી પાસે બે કલાક આવો ને આવતો શનિવારે જોયું પછી ચિંતા થાય ને સુંદર ઘર સંસાર ચાલે આદર્શ વ્યવહાર ચાલે વ્યવહાર કેવો હોય આદર્શ અને આ આખો દર પકડાટ કર્યા કરતો હોય સરસ રસ કારી હોય હવે એના બધા ધર્મો નો અભ્યાસ કરતા મને એમ લાગ્યું કે ધર્મો અનેક છે પણ ધાર્મિકતા એક છે હવે કોઈ પણ ધર્મ છે એના જે પ્રિન્સિપલ છે સિદ્ધાંતો છે એ લગભગ બધા ધર્મો નું એના ઉપર પુસ્તક લખેલું કોલેજ માં તો દેખાય જુદા જુદા પણ ધર્મ ના બધા એની જે ધાર્મિકતા છે ધર્મ બધા સાચા છે ધર્મ બધા સાચા છે સિદ્ધાંત પણ સરખા નથી શું ભગવાન પણ વસ્ત થઈ જાય રિયલ ધર્મ સારો કે રિલેટી સારો રિલેટિવ રિલેટિવ રિયલ સાહ રિયલવાયો નિક્રો લાજ જાય આના લાક કોઈતા મલેલી અનંત ઉત્સવ સિરિયલ તમને માટે ભટકે છે પણ એ નથીન ભટાય ભટાય ભટાય ભટાય ભટાય કરે છે એ રિયલ ધર્મની સે આમ સદા કે ખ્યાલ મળી શકે રિયલ ધર્મ માટે કે સાધારણ ખ્યાલ મળી શકે થોડો ઘણો ના ના ખ્યાલ યાર ને આ તમે કોણ સુધી રિયલાઈઝ થઈ ગયું જાણવો અને લાઈન ઓફ ડિમાર્સ માર્કેશન પડી ગઈ કે આ માસમાં અને આ ભાગ મારો હોય જ્યાં ભાઈ ખેતરની અંદર ખેતરની અંદર બે પૈસા ભાગ હોય પણ જ્યાં સુધી નાખ્યું ના હોય તો હજી આપણે એના ખેતરમાંથી કંઈક મીરા બીરા લઈ લઈએ તો વધારે થાય પણ જ્યાં સુધી નક્કી થઈ કે ભાઈ આ પણ હોય હવે એસી નહીં થયા પછી બંધ થઈ જાય આપણે બધું ને એટલે આ આ બેમાં ખેતરે કંઈક કામ કર્યું છે जड़ ने चेतनली चेतन तरीके काम कर समझवा <laughs> અમને લોજિકલી આપણે જોઈએ તો જડને ચેતન કહીએ કે ચેતનને જડ કહીએ પહેલા આમ બીજો ભઈએ તો આપણે ચેતન તરીકે શુંધું જે કામ કરીએ છીએ કામ કરીએ છીએ કે બધું ચેતન તરીકે એક કામ કે તું દરકે કરી હતી એક કામ તને ચેતન તરીકે કર્યું તો કણ એટલે ચેતન તરીકે કામ કરતા અચેતન ક્યાં જાય તો પછી આને ક્યારે પછી વેલી કરીએ ચેતન તરીકે કામ કરતા જાણવું હોય બઉ આજે આ તો લાસ્ટ થઈ છે આ એટલે આ જાણવા જેવી વસ્તુમાં અને આ સુખો એ નથી તો એમાં સેન્ડ પણ ચેતન વપરાય નથી વપરાય છે આ તમારે ચેતન છે તમને લાગે કે આ સેટન ચાલી રહ્યું છે ચેતન કરી રહ્યું છે પાવર કેત છે કે સાચું સાચા ચેતન ની આખરીથી પાવર ચેનરેશનની ટાઈમ બેટરીઓ તૈયાર થાય છે જાતા હાજરીથી મનની બેટરી દેહની બેટરી અને વાણીની બેટરી ત્રણ બેટરીઓ શરૂ થાય છે તૈયાર થાય છે તે આ અવતાર ડિસ્ચાર્જ થાય છે ટાઈમ બેટરીઓ અને નવી ટાઈમ બેટરીઓ બરાબર થાય છે હા તો પછી એ પાવર ચેતન આત્માની હાજરીથી થાય છે જેમાં સૂર્યના કશું કાર્ય કરે નહીં છતાં એમની હાથી બધા બહુ જાતના લોકો મશીનરી બનાવવા અને લોક જાતને ઉર્જા બુર્જા બનાવે પણ એ પોતે કરતા નથી એના સમજે એમની પણ થનારા ગુણો એટલે આ પાવર ચેતન ચાલે ચેતન બિલકુલ ચાલતું નથી એટલે પોતાની જાતે ચેતન જાણે છે આ મિકેનિકલ આત્મા છે ખાલી મિકેનિકલ છે જો પાવર ચેતન ના હોત તો ખાવું ના પડે સર આ તો એ મિકેનિકલ છે પેટ્રોલ ના ખોત ચાલે અવલોક તો ચાલે ગાડું બરોબર કે કેસા ન છે મિકેનિકા સેવલો અને ગુરુદમાનમાં એ લોબી જર્ના કોન્સેપ્ટ છે તના જર્ના ગુરુ કેવા જર્ના જો જર્ના કોણ હતા દીપતે તો લે દેઈ હતો યે જો ઘર થી તમે પડવા થી બહુ લાંબો ઉતર ચાલુ પડેલો છે ઠીક છે એક જર્ના જોર્ની ચેતનમાં પડ્યો તો બહુ લાંબો થાય છે ચેતન નહીં આ શોધમાં નબળાઈ નબળી છે તે એના બધું એનામાં સાચી છે આ તકે આત્માની હાજરીમાં આત્માને આધાર દે નજીક આવ્યા ગયા એને વ્યતિરે ગુણો ઉતંધાયા જે નથી આત્માનો ગુણ નથી અનાત્માનો ગુણ એવો વ્યતિરે ગુણો કન થાય જરા વ્યતિરે ગુણ થા દેતા કરી દે જેતિને છોડ હમેરો તેના વ્યતિરે કે વ્યતિરે કપ્તિરે ના વેગના જે આત્મા નો ગુણ નથી જેમાં સૂર્યનાયણ અને દરિયો બે ની હાજરી શું થાય છે વરા થાય છે નહીં થતી વ્યા થાય છે ને હવે આપડે દરિયા પૂછીએ કે ત્યાં વરા કેમ ઉત્પન્ન કરી વરાન કરતો હોઉં તો રાત્રે પણ નીકળવી જોઈએ રાત્રે પણ નીકળવી જોઈએ રાત્રે ના નીકળે અને તારી આપડે સમજી જઈએ કે સૂર્યનું જ કારણ છે આપડે સૂર્યને પીછે ત્યાં વરાળ ક્યાં ઉત્પન્ન કરીએ અમારા દરિયામાં કે જો વરાળ હું ઉત્પન્ન કરતો હોય તો ફ્લેટો પર નીકળે ફ્લેટો પર નીકળે તો બસ એ આ બધું હે એટલે એની આધી ઉત્પન્ન થનારા ગુણો છે એટલે એક વાત કરી ના સમજે આ કોઈની વાત છેલ્લી વાત છે બુદ્ધિ ના માણસ છે બાળક સેન્ડ પણ બુદ્ધિ નથી તારે વાતચીત પૂરી થાય સેન્ડ પણ બુદ્ધિ નથી અને બુદ્ધિ વાત જાણી શકે સાચી વાત ટોકમાં બુદ્ધિ હોય પણ વાત જાણી શકે નહીં એન્ડ વાત છે કારણ બુદ્ધિ બુદ્ધિ આઠ વાળી છે તરવા દેવાની વાત તમારે કઈ કામ લાગશે આ વાત બસ ચાલો સારું વાર કોરી ધારી તમે કજું પૂછ્યું નઈ ને બધી રચના હોય હો તારા મળે જેટલી બાજુ તારામાં હોય તારા મળે વિરોધાભાસ થાય અને કાયમ રાખ કેવી એમ રામદાસ કે જે સમાધાન થયું કે આ થેલા માં દસ લાખ રૂપિયા પ્રગટ થાય છે દસ લાખ હતો કે જે વિજ્ઞાન સંસારમાં રહી સંસારમાં બધી રીતે ઢોકળા બોકડા પહેરાઈને ઢોકળા સાથે રહી એક્ઝેક્ટ રહી આદર્શ જીવન જીવી અને મોકતે લઈ જાય શું કહે બાકી ધોરીમાર્ગો કર્યો છે ત્યાગ કરી શકે શું એને ક્રમિક ક્રમિક ક્યાંથી ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જેટલો જેટલો પરિજય એટલો ઊંચો ચડે અને અહીં તો પરિગ્રહ ના તળબોલમાં આ અક્રમ વિજ્ઞાન છે અક્રમ શ્રમિક નથી અક્રમ એટલે ફૂલ સ્ટોપ અને શ્રમિક એટલે કામાં શું કહ્યું આ ફૂલ સ્ટોપ માર્ક છે તમને જરૂરિયાત લાગે આવજો આવતા શનિવારે તમને રિયલાઇઝ કરી આપીશું અને તમને દિવશું તમને નિર્વિકલ્પ સમાધિ કાંઈ માટે આપીશું ભગવાન કરી <tempea>, ત્યાં તો બાળ તમારો મારું ગાડી વાળો એટલું જ પોતાનો માલ વાપર નથી ત્યાં આગળ હું કોણ છું નથી હું કોણ છું ભાંત દાદો થાય છે ને હું કોણ છું દાદા એકાદ હોય છે બે હોય છે બઉ હોય છે પુસ્તક લખ્યું છે બધા ધર્મો પર ધર્મ બધા સાચા છે પણ સરખા નથીના સાયન્ટિસ્ટ મને કહેતા કે હજી અમારો ધર્મ ક્રાઇસ્ટ છે ક્રિશ્ચન ધર્મ હજી ઊંચો છે કબૂલ કરવું પડે તમારો ધર્મ સૌથી ઊંચો પણ આવતા પુરાવો છો હું જોઈ કે અમારા અબધ મહત્વ માનીએ છીએ અને હું નાના ધર્મ હિન્દુ ધર્મ છે કે થોડા થોડા માણસ માણસ મેં પણ આ એનાથી થોડા જૈન ધર્મ છે ત્યાં પચીસ આ દુનિયામાં આ બધો બધી કેટલા છે આ કેટલા હોય એવો આ ધર્મ સાચો ધર્મ થોડાક માણસો બસતા હોય એ સાચો ધર્મ શું કરુશી આ એવા એ ઉંસાઈ હોય ને જેમ જેમ ઓછા થતા ઓછી નાખી સમજી શકે માણસો આ મારી વાત પણ સમજી શકે માણસ નથી સમજી શકે સમજે છે તળાવ બહુ લીલ થઈ રહી હોય લીલ લીલ સમજ હા એમાં આવડો મોટો દેખાડો નાખીએ તો કે થોડો વખત લીલો થઈ જાય પપ્પાજી કઈ વાત કરશે ની જાય એટલે આખા કલામાં લીલ વાર આવ્યો મમ્મી તમને લાગે છે વિચારવા જેવા જગત છે અને આ તો મારી વાત તો વિચારની વાત છે નીર વિચાર દેખા દિશા જ વિચાર પણ કોણ વિચાર કરે જાય વિચાર હંમેશા મન મન વિચાર કરે બધું અમને મન વ્યસ્તી ગયું હોય વ્યક્તિ ગયું ઉદા બધા બધા પૂછા દે કોને તમે તમે કોને મોકલ્યા કોને મોકલ્યા મારી પાસે બોલતા નથી ઉપર નજીક હોય બધા આવું બધી ગયું પછી ખાલી કે ના ઉપર કોઈ ને સવારે નહીં બેઠેલો છે ઉપર એટલે આકાશ માં નહીં બ્રહ્મ માં તેને હું ભગવાન માનું છું ઉપર એટલે ઉપર એવું નહીં હા બરોબર ઉપર એવું લે ને એટલે આકાશ માં પણ આપણા આપણું જે શરીર છે આત્મા મોકલ્યા કોને તમને સાચા હેરા હોય પણ સમજણ હોય તો કોઈ ના આંગણ લઈ ના જાય હવે આ જો સમજણ હોય તો એક કલાક મને મજા કરોડ રૂપિયા કામ કરવા બરોબર છે એક કલાક સમજણ હોય તો આ પતલ કાય ના માટે પથલું પૂરું ના થાય એવું જીવન હોવું છે એવું જીવન થવા માટે શું કરવું પડે એ પધલ નું તમને સોલ્વ કરી આપું એટલે થાય જ નહીં આ પધારો લઈને તો મારા પર બે દેખાય જેમતી બી હવે બે <laughs> કહે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <hlepajalna> <hle> એટલે બી પછી પદલ સોલ્વ થાય તે જ્ઞાની પુરુષ પદલ સોલ્વ કરાય થાય કરી આપે ત્યાં સુધી પધલ ઉભું થાય અને આ પધલ સોલ્વ ન થાય તે સાધુ હોય સંન્યાસી હોય બધા આ પધલમાં ડિઝલ્ટ થઈ ગયેલા છે ક્યાં રિઝલ્ટ થઈ ગયેલા છે જે હિમાવલયના બાવાઓ સાસુઓ આ બધા રિઝલ્ટ થઈ ગયેલા શું કોઈ પણ માણસ આ પદલ સોલ્વ કરી શકે નહીં એટલે કોક થયો એવું કંઈ બુદ્ધિ વગરના જ્ઞાની પુરુષ હોય નથી તમે જોઈ લાણિયા જોઈ લા આપડે નમસ્કાર કર્યા બાઈ બા